પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન બે હજાર ચાલીસ નું મહાવી રવિવાર તારીખ ઓગણીસ બે ચોર્યાસી સારંગપુર નું ચૌદ નું વચના વૃતમ ચાલુ નારાયણ આય નમો નમ શ્રી હરિ નમો નમ પછી શ્રીજી મહારાજે ફરીને પ્રશ્ન પૂછ્યો છે એ બે શરીર નું રૂપ કરો પછી સ્વયં પ્રકાશ આનંદ સ્વામી એ પ્રશ્ન ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં પછી સર્વે મુનિ બોલ્યા છે ए महाराज, महाराज करीने करो। पची श्रीजी महाराज बोला जे। न्द्रियन्द्रिय पंच महाभूत नामे जे तत्व अने प्राण चार अंत करण ये ओगनीस तत्व सूक्ष्मेह भले कर इंद्रिओ विषय नु ग्रहण थे પણ કેવળ સ્થુલ ચોવીસ તત્વ છે તેમજ સૂક્ષ્મ દેહ ને તેમજ સુક્ષ્મ દેહ ને વિશે પણ પંચ તત્વ નું જે સ્થૂળ દેહ તે એકત્વ પણ વર્તે છે ત્યારે જ ત્યારેક્ષ્મ દેહ ના ભોગ સિદ્ધ થાય છે એ કોઈ ભોગ ભોગવી ના શકે ચક્ષુ ઇન્દ્રિય જો ના હોય તો ગોલક તો ઘણા એવી ને એવી હોય પણ એમાં જો કીકી નાશ પામી ગયું હોય તો ભોગ આમ જોઈ ન શકે એના ગોલક નથી ને ને અને મનુભાઈ જે અનુભૂતિ અધિષ્ઠા થાય છે ને ગોલક ના અધિષ્ઠાતા તો છે? છે એમ લાગે મહિમા નહી પણ એના આધાર લેવો પડે એમ મહિમા નથી પંચભૂત નો એની સાથે સંબંધ છે દેહ ના તત્વો ની સા પંજપૂત જો ઇન્દ્રિયો કામ કેવી રીતે કરી શકે ઇન્દ્રિયો કામ કેવી રીતે શકે એ તો જળ તત્વ છે કર્મ માં જોડે છે એ ભેળા જ છે દેવતાઓ અંદર જ બેઠા દેવતાઓ છે ત્યારે ઇન્દ્રિયો કેવાય ઇન્દ્રિય ના દેવતા ભેવા બરાબર જગ્યા ના પંચવતર પંચવ અને એમાં ઇન્દ્રિયો તમે ખાડા કેમાં કુંડલમાં શાડલું એમાં બેઠા એમાં પાંચ ભૂત છે એમાં આવડ બેઠા બેઠા છે અને સ્થુલ દેહ ને વિશે પણ જયારે સૂક્ષ્મ દેહ વર્તે છે ત્યારે એવો જે સ્થુલ દેહ તેને વિશે તે તે ઇન્દ્રિય યુક્ત એવો જે સૂક્ષ્મ દેહ તે ભેળે ભળે છે તે ભળે છે તેને કરીને તે તે ઇન્દ્રિયોના વિષય ગ્રહણ થાય છે આવે ને શરીર માં પણ પંચભૂત ની એકાત્મતા તેને કરીને રહ્યું છે છે. તેમાર ને જે તે સંસારી પણ આઠ માંથી શું પડે શરના પડ્યા એ શું હતો નવા સાધુ જેવો ના સાધુ બેઠા સભામાં જીમ્યા પછી વચનામૃત વાંધો અક્ષમચારી નો નળક લીધે ત્યાંથી એકદમ અવાજ આવ્યો ઓ ઓલું મળવું થવાનું ના વાક્યોગ અહી તારે મો તારી માનું કઈ કરીને વિસાર્યું ન હોય એટલે લાગે છે હું મીડો નકમ ઘેરે તારું જ્યાં રેરે જાય ઘેરે રોટલા મળે એટલે હું પાછું થાય તો ક્યાં જવાનો ભાવ થાય કેમ વૈશ્વ સંસારમાં કાયમ જો નોકર રાખે ને એવડા એની ક્રિયા નો ગમે તું કાઠી મે એકત્વ પણ વર્તે છે એકત્વ પણ એટલે એને એની સંબંધ રે છે ભરતું નથી પણ એક ભોગ સિદ્ધ થાય છે કઈ ભોગ દેખાના ત્યારે સુદેહ પણ ચોવીસ તત્વ નું છે સમજણ આવે ક્યાંથી જળાશય ઘી મળે પાણી મળે તરસ ઘીપે ખુદ થી છીપે એને પાણી જળ જ રાત્રિ દીવા આ જગત માં તરસ છિપાવવા જાય પણ પાણી વિના તરસ છીપાવીના આ જ્ઞાન આવે શાસ્ત્ર વાંચ્યા કરેલો શું શાસ્ત્ર શાસ્ત્ર થી ટેકો મળે પણ વસ્તુ નો આવે એટલા માટે લખે ત્યાં વચન સદગુરુસ્ત્ર ના વચને કરી ખડકી રાખ્યા એટલે તમને જ્ઞાન આવી જાય ને બધા હવે ખરું આપણે કોઈ જોગે અહીંયા આવી ચડ્યા એટલે જ્ઞાન આવી જાય એમ મોટો અર્થ વાછડું જયારે ધાવવા જાય ત્યારે એ ક્યાંય ધ્યાન ન રાખે એ ઉભો થયો માથું મારતો જાય મારું મારતું જાય પાછું વાળવું હોય તો એને મોરી ચડાવીએ તો તાણવું પડે એમ નો હાલે તો કોણી મારીને પણ વાછડા પાછું વાળો પણ એવું એમાં આપણે એ વાત ગયા છીએ આમાં તમારે એનું હોય આમાં હવે તો આ તમા લગભગ આપણે સમાગમ કરીએ પણ ન આવે એવું પછી એવી રીતે કલ્પિત હતું ને એમાં સ્ને કલ્પિત થયો છેલ્પિત હોય ત્યાં એ તો એ પખાજ ને બે વાજા એ તો જીવ નો ઢાવો છે એમાં સત્સંગ ને સમજણ આવે ન કહીએ પણ સત્સંગ નો આવે તમને જે અનુભવ નથી આવે કોફી આવે કરતા જતા હોય એમાં સદાચાર હોય ક્યાં ખાણ એટલે આવી જાય ને આ બધું તમે કાઢો ક્યાંથી ભાઈ અને વચ્ચે માટે સુક્ષેહ પણ ચોવીસ તત્વ નું છે માટે સૂક્ષ્મદેહ ની જાગ્રત અવસ્થા ને વિશે અને સ્વપ્ન અવસ્થા ને વિશે એકતા છે થયું માટે જેમ સ્થુલ દેહ માં કર્મ લાગે છે તેમજ સુમદેહ માં લાગે છે કે કઈ ફેર છે કર્મ છે કરી ને કરી પછી શ્રીજી મહારાજ બધા થૂળ દેહ ને વિશે જેવી દ્રઢ પોતાપરા માન્યતા છે તેવી જ જો સૂક્ષ્મદેહ ને વિશે માન્યતા હોય તો જેવું સ્થળ દેહ માં કર્મ લાગે છે આખરું તો છે આના કર્મ તો આ આલી જીવ નહી વાંચું છે આમ જી પોતાપની માનતા <laughs> <laughs> <laughs> પોતા પણ એ મળી સમજે ઉભર લઈ જાય તો કોક ને મારવો છે તો એ શોક ઉપયોગ કરીએ હા હું મારતો નથી કઈ કઈ એ કઈ મરતો નથી બે ચાર જ નાના નાના છોકરા બે હ્યા હોય એમાં વચંદા ભાઈ છોકરો આમ કરી જાય તમે તર કામ કર એમ કઈક નો કઈ કઈ બઉ ગરીબ બેઠું છે એ વાત આવી કે ભાઈ હા એવું પોતા પણ માન્યતા કોઈ કરે તો જેટલો કર્મ છે એટલું સૂચનો ના લાગે છે એટલા માટે સ્થુર દેહ માં તો અભ્યાસ કરવાનો એટલે ખબર હોય મને સ્વપ્ન આવતા હોય સાદુ થયા પછી બે ચાર વર્ષ ક્યારેક ધોરણ દેખાય ક્યારેક ભગવાન દેખાય બાયું દેખાય તો કુટુંબી દેખાય હજી એટલું બધું થયું ન હોય એ પાંચક વર્ષ રહ્યું હશે પછી કોઈ એવું સંકલ્સ સ્વપ્ન આવ્યું નથી કે દેખાણા હોય ને આપડે ભરકી ના રહ્યા હોય સમજણ તો કરવી પડશે ને અમારે અમારે તમારે બધા ઈશ્વર ના ઘરે સાધુ હોય આચાર્ય હોય કે સત્સંગે હોય કલ્યાણ ના માર્ગ માં બે પ્રકાર નથી કરવી પડે કરવી પડે ઉમરે પોતા પણ આ પેલી જુવાન ઉંમર માં નોટવેસ આવી ચૌદ માં આપણે કઈક વાંચ્યું ને કે આ અને ક્રિયા કરે અને ક્રિયા ની સાથે લેપાય નહી તૈયાર કરવી પડે તૈયાર દારૂ પીએ અને કેફ નો ચડે તો સામાન્ય ચડવો જ જોઈએ બઉ માન મળે ને માન નો કેફ ચડી જાય માન માં ન લેવા એવા તો બઉ માણસ હોય હજી આ બધા છૂટે કારણ કે દેખાતું નથી અને કરે તો એમાં તારો કઈ પેલે દાડે ન તો કરવા થોડો દેહ છે હે મહારાજ આ તો જેવું સ્થુલ દેહ છે તેવું સૂક્ષ્મ દેહ થયું ત્યારે જેમ સ્થુલ દેહ માં કર્મ લાગે છે તેમ સૂક્ષ્મ દેહ માં પણ લાગે છે કે કઈ ફેર છે પછી શ્રીજી મહારાજ બોલા માનતા છે તેવી સુતા હોય તો જીવ ને હિંમત દેવા સારું છે હજી કવું થકે માણસ હજી તમે આમાં સમજ્યા નથી પ્રશ્ન જ આવતો નથી તમને હાથમાં આની વિરોધી પ્રશ્ન તો ઉઠાવવો જોઈએ ન બંધ બે હે તો હું બોલવું એની આમો કઈક બોલવું જોઈએ કે સ્વામી આમ હોય તો આમ થાય કોઈ કરેલા બેઠા કારણ કે આ સ્કૂલ આપણે સ્થુલ દેહ નું જો કહ્યું ને અને સુક્ષ્મ દેહ દેહ માં હોય તો આમ થાય એમ કહ્યુંનીનંદા હોય તો આમ થાય એમ કહ્યું તમને યાદ આવ્યું કઈ નોજબ આયા કેતા હોય માનીંદ યાદ આવ્યું ન પૂછો કે હજી ઓલા નું વર્ગીકરણ કરી શકતા નથી અને લોઠા નું આવડવા એ લોઠાનો બરાબર હવે બે તો છે આ ત્રીજું કે આ લોઠ કામ કરે આવડું ન કરે એ પણ એ કહી ગયો આજ પકડે આવડું આ તો આના રાખો એ મસ્ત એવું લોકડે જેમ સ્વામી કોઈની યાર એકતા થઈ ગઈ હોય સાધારણ રીતે જેમ કઈ થોડ તો આપડે કઈ કરી ના શકતા હોય અને એની પર બઉ દ્વેષ હોય તો મનમાં એટલે આમ આલોચર્યા છે એવું જેમ એ નોકરી આપણે આ અભ્યાસ પોતાનો હૃદયમાં બીજા માપવા જઈએ ને પોતાનો અથ નો આવે કઈ નોથ આવે પોતાને મળે તો હું ક્યાં ઉભો છું એ પોતે પોતાનું દેખે પછી એ સમજણ આવી એટલે પંજે ઇન્દ્રિયોના વિષય નો પાછો સંબંધે હોય અને છતાં એ ન્યારો બીજા ને ના દેખાય એ છતાં ન્યારો માનતો હોય કોઈ ન્યારો રહેતો હોય ને ભેળો હોય એટલો જ ફરક માનતો ન્યારો રેતો હોય પણ હોય ભેળો હું આનાથી પરાપવ થ નથી થતો એની વાત છે પણ એને બઉ સભામાં પ્રતિપાદન કઈ ન થાય કારણ કે અલ્પમજણ વાળા આમાંથી બીજું પકડી લે પાછું કેવાય નહી કીર્તન ભગવાન ને મહાપુરુષ ની સ્થિતિ એને સામાન્ય જીવો શું કલ્પે માલિકા એ પોતાના જેવા કલ્પે છે ગઢાળી અંબાશે કેવા મુક્ત રાજ ત્રણે ગાઉલું દાતણ દેવા જાય અને દેખાયનારાયણ ના સંબંધ છે અને આ પાછું નજરે દેખી ગયા દાંતણે વયો બધું વયો કેટલા મહિના સુધી ખાના મોકલે જયારે વાતું થઈ ત્યાર પછી ભ્રમ ગયો ઓ હું તો બીજું સમજો ને આ તો બીજું છે કોણ સમજે પછી શ્રી કર્મ લાગે છે એવું જ સૂક્ષ્મ દેહ માં પણ લાગે ને સૂક્ષ્મ દેહ ના કર્મ કયા છે તે તો જીવ હિંમત દેવા સારું છે जवाब नही मे तेक आपनाखो पड़ता सीखेदेह भाव से ओछा करता शीखे પોતાપોની ભાવના પોતાપણાની ભાવનાવે બાપા ભણેલો નો હલી શકાય કેટલું ઊંચું જ્ઞાન છે એ આપણને મળ્યું આખા ભારત માં ફરી આવો પર વિદ્વાનો હશે નહી હોય આહુ વિદ્વાનો નું કામ છે વિદ્વાનો તો કેવા કેવાય આ ચકલીયા કીવી કીવી નથી કરતા ઠાકે છે આખો દડો આ વિદ્વાનો ચકલી બે હરકા તમે નગરું આમ આમ કરો શું તમે એટલે તો અમે મેળવણી કરી માઇકો એવું તો આપડે મહેનત તો એ છે સ્વામી નારાયણ આ બ્રહ્માંડ માં આવ્યા અને કેટલું સંશોધન એના આપણે પાત્ર બનવા જોઈએ એના ભોગી બનવા જોઈએ વિધવત્તા નથી જોતા ભાવ નથી વિધવત્તા નથી જોતા બોલો પછી હાલ જે સુક્ષેહના કર્મ અલ્પ ગયા છે તે હિમત દેવા સારું છે અને જેને સ્થુલ દેહ ને તથા સૂક્ષ્મ દેહ વિશે અભિમાન નથી તેને તો સ્થુલ દેહ કર્મ પણ લાગતું નથી સ્થુલ દેહ નું કર્મ લાગતું નથી એટલે શું છતાં તમને કર્મ ન લાગે તમારું કર્મ બીજો દેખી જાય તો હું ભગત થયો એમ કે તમને લાગતું ન હોય એ ચોક્કસ સમજણ તૈયાર કરી કરતાપણા ની ભાવના નો કરતા ભાવના કેવી રીતે નષ્ટ થાય સાકર ને મીઠું આઈ ગયું ખાઈ ગયા ને બે ખાવ એમ કહ્યું એટલું કહ્યું આ એક સાકર ને મીઠું એ તો જાડી વાત છે એવી સુક્ષ્મ દેહ વાત છે એકને કર્મ લાગે છે એકને લાગતું નથી કર્મ એ જ હોયો એ જ કર્મ એકને લાગે ને એકને ન લાગે એટલા હતો કે બંધ કેમ બેસે અર્જુન જેવું ખરો અર્જુન ને નિસ્થિર જેવું એ ન કહેવાય અર્જુન પણ લાગ્યા નહી કરુપી કોણ હોય અર્જુન આત્મસત્તા રૂપે આમાં જુદું માટે એવા જે આત્મ જ્ઞાની હોય તેને તો સ્થુલ સંબંધિત તો ભોગવે અને ભોગવતો એમ માને છે હું એનો ભોગતા નથી હું તો આત્મા છું સુખ આવે અને જે અજ્ઞાની દેહાભીમાની હોય તેને તો સુક્ષ્મ અથવા પણ સુંદર સ્વાદ આવ્યો જમતા અને મજા આવી ગઈકાર ખાઈ ખાવાની મજા આવી ગઈ બોલ્યું લાડવા ખાય નું આ નવા માણસો નતો ને ક્યાં માં એનો આવે તમે જૂના છો એટલે બહુ શું શું ભાઈ હાથ ક્યાં થી આવે યાદ આવે અત્યારે જે કોઈ આમાં મજબૂત થઈને તમે બરાબર સૂક્ષ્મદેહ સુધી પોતા નથી એટલે બીજા ના કરતા આ શ્રેષ્ઠ ગણાય પણ સ્થૂળ ભાવ છે આ બધા મજાનું જમતા હોય જુવાનિયા ચાંદ્રાણી કરે ને એને લાગતી હોય પણ એટલી દબાવતા શીખ્યા એ જાદી વાત છે એમાં ઘણું છે પપ્પા કરે ને માય અપ્પા પીડ્યો હોય ને એ કરવું માં જ પૂડ્યો છે ઓછું ખાવું કેમ તપને ઓછું ખાવું એ કઠણ અફવા કરવો પણ એટલું હિન્દ્યા મારી સમજેણ માં મને હજી કેટલી કચાશ દેખાતી હોય વાંચી જયારે દેખાયો હવે આપણે બીજા શું વાત કરી જાય નઈ લીખુંલ્પ કીધા છે એટલે તમને હિંમત માટે કીધા છે બાકી હાથ લાગે છે એટલે એ તાબડ મને જે દેહા અને જે અજ્ઞાની દેહાભીમાની જે હોય અથવા કર્મ રસ્તામાં કઈ દેખાય એના સંકલ્પ ખવાનું દેખાય આંખે દેખાય કાને હમળાય એના ફોટા પડતા જતા હોય માલિકાઓ એ પકડી લઈ છે એ પકડતા એના ફોટા યાદ આવ્યા વિના રહેતું અને એ પકડ્યું નહી તો યાદ નહી રહી કર્મ ના ફળો એમને લાગતા જ જાય આ મહાપુરુષ ભગવાન તો નિર્દોષ જ છે મહાપુરુષ નિર્દોષ નથી પણ ઉજા ના કરીને એ આવી કઈ સમજણ કરે છે એટલે એની ક્રિયા હોય લોક મળતી છતાં લોકને મળતી ન હોય પણ એને કોક જ સમજાવી શકે એને સમજવાય ન જવાય શું સમજી સમસ્યા સવળું માટે મારા મળ્યા સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ ના વચનો આ જગત માં કોઈ ને મળ્યા નથી સમજણી કરવી હોય તો કરે ક્યાંથી સોનું મળ્યું નથી સોના નો હાર બનાવું સોનું છે જ નહિ અને સોના નો હાર કર્યુંનત કરતા જો આવડી એટલે હાર બની જોડે પહેરી લેવાય છે આ જન્મ મરણના ફેરા ટાળવા અને ભગવાન ના સુખ લેવું અને જે કેમ જે અજ્ઞાની જે અજ્ઞા ની જીવ છે તે તો જે જે વિષય ને ભોગવે તે ભોગવતો થતો પોતાને દેહરૂપ માની ને એમ માને છે હું એ વિષય નો છું પછી જયારે અંત સમો આવે ત્યારે તે અજ્ઞાની જીવને દેહ ની વિસ્મૃતિ થઈ જાય અને મૂર્છા અવસ્થા આવે છે પછી તે યમના દૂધ દેહ ને મુકાવી જુદો કરે છે ત્યારે એ જીવ ને દેહ બંધાય છે ભક્ત તેને તો અંતકારે ભગવાન કે ભગવાન સંત દેખાય છે ને એને પણ દેહ ની વિસ્મૃતિ થઇ જાય છે અને મોરછા અવસ્થા આવે પછી ભાગવતી તનુ આપે છે ને તે દેહ કરીને એ ભગવાન ના ને વિશે રહે છે એ દેહ કરીને ભગવાન ના ધામ માં રહે છે વચનામૃત એવી રીતે સારંપૂર્ણ વચનામૃત